આટલા દિવસ થી આ ચોપાઈઓ ચાલે છે એટલે આ બધાને હવે તો કંઠસ્થ થઈ ગઈ છે જ્યાં જ્યાં સુધી લાઉડ સ્પીકર થી આપને અવાજ સંભળાવી વ્યાસ ગાદી કૃપ્યા સબ ગાઓ આમ રામ કથા, ભાગવત કથા ઉપનિષદ ની ચર્ચા કોઈ પણ કથા વૈશ્વિક છે પરંતુ રાજકોટના વખાણ કરવા માટે નથી કેતો રાજકોટે એક જુદા અર્થમાં એ કથાને વૈશ્વિક કરી કારણ કે દેશ વિદેશ મને ટેલિફોન આવે છે રાતના કે બાપુ ઇન્ટરનેટ ઉપર સાંભળીએ બીજાનું નામ કથા સ્વયં વૈશ્વિક છે સકલ લોક જગપાવી ગંગા ચૌદ લોક નહી અખીલ લોક નહી સકલ લોક એ કથા છે પરંતુ એક વિજ્ઞાન ના રૂપમાં પણ લોકો પોતાનો અભાવ મને ફોન કરી આજે તમે આ કહ્યું ક્યાં ક્યાંથી પૂછે દેશ વિદેશ માંથી આ બધા દાસો તો એ લોકો સાંભળશે તો રાજકોટ પ્રતિષ્ઠા વધશે આટલા બધા ગાય છે અને પાછા તમે સુરમાં ગાવ છો રાજકોટ સુરમાં છે બાપ ખુબ ગાવ આ ગાવાનું શાસ્ત્ર રામ Number <tries> one. dree જતાદ્રયા મુદ્રયા તસ્મૈશ શ્રી ગુરુમૂર્ત નમઈદ શ્રી દક્ષિણા કર મુદ્રિકાને કર મુદ્રા ભગવાન શંકરાચાર્ય मानस्कारे मुद्रिकानी चर्चा करीजे शंकराचार्य भगवाने, एक कर मुद्रा न उल्लेख कर दक्षिणा स्वात्मा प्रकटी भजता भद्रया मुद्रया तस्मै श्री गुरु गुरुमूर्त नम इदम श्री दक्षिणा પહેલે દિવસે ચર્ચા કે આપણે ત્યાં મુદ્રાઓનો ઉલ્લેખ છે આમ તો કાલે ગોતી કાઢ્યું છે મને આમ છે સાત વખત મુદ્રિકા શબ્દ નો પ્રયોગ માણસમાં થયો છે ઉદારામચર માણસમાં હું આમ મારા મગજમાં હતું सात वक्त मुद्रिका प्रयोग एक वक्त बात अयोध्या एक वक्त किस्किना कांड चार्ड इन पंक्ति को याद कर लो बाकां पीतजने महा छिदे બીત જને માવિત બીત જને માવિત બીત જને કરો ભગવાન બહુ જુંદર છે તુલસી ના રામ સુખદેવ ના કૃષ્ણ કેવા રૂપાણા सहज सलोने सलो रघुनाथ जी परंतु गोस्वा छबी ने महा छबी में रूपांतरित करवे प्रभुंदरता और परंतु एम ભગવાન ની પાસે જે મુદ્રિકા છે અંગૂઠી જે છે એ તો ચિત્ત ને ચોરી લે છે હવે ચોરી કરે અને ચોર કેવાય સીધી વાત છે ને ભાઈ ચોરી કરે હનુમાનજી આ મુદ્રિકા આપની પાસે રાખો ને મહારાજ એક ધૂલની ચપટી આપી દો ને તોય ચાલશે આપના હાથ પ્રસાદ ભલે હનુમાન એનો જવાબ પછી આપીશ તું અત્યારે લઈને જા બોલે મગજમાં જવાબ મળ્યો નહીં તમારા કામમાં ક્યાંક મગજમાં અથડાયા કરશે એટલે નિર્ણય થઈ જાય તો પછી રસ્તો સાફ બોલે જાનકીનું મન મારા ચરણમાં તો લાગ્યું છે સતત પરંતુ ક્યારેક ક્યારેક વ્યથિત થાય છે ત્યારે બધું ભૂલી જાય છે અને બળવાના વિચારો કરે चोर ना जो मुद्रिका चोर छे, भरी सभाबर न અને એક પછી એક જે લોકરીમાં આ ચોર જાનકી ના ચિત્તને ચોરવામાં સફળ થયેલો ચોર છે અને તેથી હનુમાન તું એ ચોર ને જા બાકી જાનકી નું પુનઃ એક અને હનુમાનજી અનુભવ્યું કે મારી મા ભક્તિ અગ્નિ માંગે અશોક વૃક્ષ ની પાસે અંગાર માંગે એટલે તો હનુમાનજી થયું કા તો બીજી જગ્યાએ જાય હવે ચોર ને દઉં દિન મુદ્રિકા દારી તન અશોક અંગાર દેખ હર્ષિ ઉઠી તો ચોર ચોર છે દેના અપહરણ કરે છે रघुनाथ जी ना हाथ में मुद्रिका जोई कहे आम आम करो, आम करो, आपो, पड़ चित मुद्रिका मुद्रिका ये चोरी ना जो जानकारी तो बाल एक बा अयोध्या સિયા જાનિહ પિ સિ જાનિહ મણિપુર દ પ્રસંગમાં ગંગા ને કિનારે ભગવાન રામ ગંગા પાર થયા પ્રભુને થયું મેં આને કઈ આપ્યું નું ભગવાન થયો અને સીતાજી પ્રભુ મનોભાવને જાણી ગયા અને તુરંત પ્રસન્ન ચિતે આપણે બે ત્રણ દિવસ થી ગાય છે આપે પોતાનો જન જાણીને એની ચર્ચા આપણે કરી લીધી પછી ચાર વખત સુંદરકાંડમાં જાનકી બહુ દુખી અશોક વૃક્ષ નીચે શોક માં ડૂબેલા છે હનુમાનજીને વિચાર થયો હનુમાનજીની એક એક ક્ષણ કલ્પ સમાન વીતવા લાગી કે મારી મા ઉપર આટલું બધું દુઃખ પછી એને વિચાર્યું કે આ દુઃખનું કારણ શું છે માં રામ સ્મરણ ચૂકી ગયા રાવણના ત્રાસને લીધે એમણે જે ભય બતાવ્યો જે એક મુદ્દત આપી ધમકી આપી એ બધાના પરિણામે જાનકી એટલા બધા દુખી છે કે બળવાનો વિચાર કરવા લાગ્યા અને પરિણામે રામ સ્મરણ ચૂકી ગયા આવે ભજનાનંદી ને કોઈ દિવસ બળી જવાના વિચાર ના આવે આ જગત નકામું છે એવો વિચાર ના કરે જગત મારા હરિયે બનાવ્યું છે હરી જગત બની ને છે બીજું છે કોણ એ કંઈક જુદી જ રીતે જુએ પણ સીતાજી મને તમ મને સમજાવવા માટે રામ સ્મરણ સંસારની ઘણી ઘટનાઓ એવી હોય છે કે આપણને ચૂકવી દેવી હનુમાનજીને થયું કે શું કરું હું પ્રગટ થવા માંડું બ્રાહ્મણ રૂપ લઈને પ્રગટ થાઉ વાનરના રૂપમાં જ પ્રગટું સૂક્ષ્મ રૂપ લઉં રુદ્ર રૂપ લઉં અનેક વિચારો હનુમાનજીને ખૂબ આવ્યા ગોસ્વામીજી લખે છે બહુ જ વિચાર્યું હનુમાનજી એને રામ સ્મરણ ની યાદ આપવા માટે હનુમાનજીને થયું મુદ્રિકા ફેંકું મુદ્રિકામાં રામ લખેલું છે અગ્નિ માંગે છે મુદ્રિકાનો નલ છે सीताजी अग्नि तो नो तोदारे तो भूलाये स्मरण पा जाए तीज उल्लेख गोस्वामीजी कर અશોકે અંગાર આપ્યો છે માની જાનકી હર્ષિત થઈને એ મુદ્દિક ત્યાં ત્રીજી વાર પછી ચોથી વાર મુદ્રિકા નું સ્મરણ એ જ કાંડમાં દેખી ભા હંકિત સે રામ સુંદર મુદ્રિકા ને જોઈ ત્યાં ઉલ્લેખ મુદ્રિકા જોઈને ચકિત થયા છે હર્ષ વિષાદ અને હૃદયમાં કોઈ નિર્ણય નથી અને પછી આગળ તુરા કરિયા પીત જને માછવિ मुद्रिका शब्द भद्रया मुद्रया तस्म श्री गुरु गुरुमूर्तये नम इदम श्री दक्षिणात तो हाथनाज बेला મુદ્રા જેને શંકરાચાર્ય ભગવાન ભદ્રા મુદ્રાની સ્વરૂપ આ મુદ્રા દ્વારા શંકરાચાર્ય કહે જે ભગવાન શંકર પોતાનું પરમાત્મા પણ પોતાને ભજનારાઓની આગળ પ્રગટ કરે છે આ મુદ્રા દ્વારા જે શિવને ભજે છે જે દક્ષિણા મૂર્તિની ઉપાસના કરે એના આગળ ભગવાન શિવ ભદ્રા મુદ્રા દ્વારા પોતાનું પરમાત્મ સ્વરૂપ પ્રગટ કરે છે એવા દક્ષિણા મૂર્તિને હું પ્રણામ કરું છું તો આ એ ભદ્રા મુદ્રા છે અને આ મુદ્રિકા છે આટલો ફર્ક રામ નામ નું સ્મરણીય મુદ્રિકા છે અને આ મુદ્રા ભદ્રયા મુદ્રા છે મુદ્રિકા એટલે રામ નામ રામ નામ મણિદીપ ધરું એ ન્યાય એક છે ભદ્રા મુદ્રા એક છે આકર મુદ્રિકા એ બંનેનું અંતર ભદ્રામુદ્રા છે ભદ્રયા મુદ્રયા આ અંગુઠો છે ને ભાઈ એ બ્રહ્મ છે એમાં આપણે આચાર્ય આ ભગવાન છે આ ઈશ્વર છે અંગુઠો અંગૂઠો આ બાજુ ને આ ચાર આંગળીઓ આ બાજુ આ ચાર આમ આ ચાર છે જો આની અરે ભળી જાય ને તો તકલીફ નથી પણ લગભગ જુદા જ રહે છે કારણ કે આ બ્રહ્મ અને આ જગત ઈ નોખા નોખા જ રહે છે એવી ભદ્રયામ પણ આ અંગૂઠા એટલે આપણે કઈ ને જે ઓળખી જાણી જાય એ શું કે અંગૂઠો બતાવે એનું કરે ઓળખી ગયો છોકરાઓ રમત માં અંગુઠો બતાવે હું જાણી ગયો છું માણસ એનો જવાબ કઈ રીતે આપે જે જા જગજ હેરાની જાગે જથા આ સપન ભ્રમ જાગે જથા સપન ભ્રમ જા જે તત્વ ને પછી જગત ફીકો આ અંગુઠો ન હોય તો આ ચાર આંગળીઓ શું કરે પછી અભ્યાસ થાય નકામ રમેશભાઈ પારખે પારે આંગળીઓ ઉપર લખ્યું ને કવિતા ખેર અંગુઠો ન હોય તો આ બિચારા શું કરે આ બધા નકામ આ હોય તો આનું ચારે રૂપ કોઈ પણ વસ્તુ પકડવી કઈ કરવું તો એમ બ્રહ્મ છે આ અનામિકા આ કનિષ્ઠિકા આ એના નામ છે શાસ્ત્રીના આ ચાર આંગળીઓ આ તર્જની આ મધ્યમાં વચ્ચે છે એટલે મધ્યમાં દેખાય છે જયારે સાંભળે ત્યારે જોયે તો નહી પણ રાજી પછી આ અનામિકા અને આ કનિષ્ઠિકા આ બ્રહ્મ છે બાપ આ જીવ છે બે પંખીઓ વસ્તુ લાવ આંગળી કારણ કે જીવ છે ને એને હું કરવાનો ટેવ છે હું હું હું આ આંગળી જ હું ક્રિયા કરે છે આંગળી સંકેત ક્યાં આંગળી ઘણા ટ્રક આંકતા હોય ને ટ્રકે આપણે ગાડી ઓવરટેક કરી તો ટ્રક માંથી હાથ ખાડી કે દર્શન મારું આવું થોડું કરું મને ગમે આવક કરતી વ્યક્તિ જેની બધાની પદ્ધતિ હોય છે જે એને જે સાઈડ આપવાની તો ગજબ ની હોય ઘણા વડે હાથ આમ આખો હાથ જ આમ કરો અને ફ્લેગ ફરકતો હોય ઘણા વડે એમ કે યો જા ઉપર ઉપર નીકળી જા સૌની બાપ જીવ છે આ જીવ હંમેશા હું પણ પ્રદર્શિત કરે છે આમ કરો તેમ કરો ફલાણું કર્યું આંગળી દ્વારા સંકેત કારણ કે જીવ નું હું પણ આ જીવ છે અને આ ત્રણ જે છે આ બ્રહ્મ આ જીવ ઈ બે જો આમ થઈ જાય તો ભદ્રયા ભદ્રયા આ જો મળી જાય તો કેવું સરસ ત્રિગુણ ત્રણ ગુણ છે એમાં સૌથી નાની આંગળી કનિષ્ઠિકા જે છે એ સત્વગુણ છે માણસના જીવનમાં સત્વ લગભગ ઓછો છે નાની અને આ વચ્ચે મધ્યમાં એ તો બધા કરતા ઊંચો તમો ગુણ બધા કરતા ઊંચો આ ત્રણ આંગળી નું રસ સંતોએ આ બતાવ્યો આ ચર્ચા મેં કોઈ કથામાં કરી શકે આ સત્વગુણ છે આપણે આપણું જીવન જોઈએ તો માણસમાં લગભગ એવો જે સત્વગુણના જે કઈ લક્ષણો છે એ આપણામાં ઓછા હોય છે રજો ગુણ બહુ હોય છે સત્વગુણ કરતા વધારે આમ કરવું આમ કરું આ કર નાખવું આ એમાં અને તમોગુણ બધા કરતા વધારે ગીતાનો નિસ્ત્ર ત્રણેય ગુણથી તું મુક્ત થઈ જાય એ સૂત્ર સિદ્ધ થઈ જાય અને સંતોએ આ સિદ્ધ કર્યું એટલે બ્રહ્માનંદજી ગાય છે ત્રિગુણા ફીરત તરુ ત્રિગુણા રીત જગત સે રીત જગત સે બ્રહ્મા બ્રહ્માનંદ્રમી સિલત હે પ્રગટ જગત મા પરમ હીકાર જગત નામ સંત પરમિત્ર પદ હી તારી જગત નામ સંત જીવ અને ઈશ્વર મળે એ ભદ્રા મુદ્રા છે તો આ ત્રણેય ગુણો એક બાજુ થઈ જાય લઈ ગયો હીરા લડતા એને સરસ વ્યાખ્યા કરી એણે કીધું કે તમો અર્થ શું કે મારું ઈ મારું ને તારું ઈ મારું એનું નામ તમુક મારું ઈ તો મારું જ પણ તારું છે ઈ મારું એની વ્યાખ્યા તમુ એવી એને વ્યાખ્યા કર આપણું આપણું હોય એ તો બરાબર પણ તારું હું લૂંટી લઉં તારું છે હું તારું એ પણ મારું છે પણ મારું મારું અને તારું તારું એ મારી વસ્તુ મારી તારી તું સંભાળવું મારું સંભાળવું તારે મારા વિક્ષેપ નહીં કરવાનું તારા વિક્ષેપુણ પરિભાષા એ સત્વ જે મારી વસ્તુ છે એ પણ તારી એ સત્વગુણ મારું મારું અને તારું તારું એ જે વિભાજન એકાબીજાના પ્રદેશમાં એકાબીજા આક્રમણ ન કરે રજો પણ તારું તે આ તર્જની જીવ આ ભદ્રા ભુદ્રામાં આવે પણ આ બધું આપણા માટે અઘરું છે આ બધી જ્ઞાન મુદ્રાઓ છે આ બધા યોગ પરક અર્થો છે આ બધા પહોંચેલા માણું આપણા માટે તો મુદ્રિકા જ બરાબર છે સાચવતા હોય આખો સંસાર એનો એમ નરસિંહ એતો છોકરાનું લગ્ન નહીં કરે પિતાનું શ્રાદ્ધ પણ કરે મામેરું પણ કરે બધું બધાની સાથે રાખે કારણ કે જેને ભજન કર્યું હોય બધી બધું રજો ગુણ એ ભજનમાં ભળી જાય તમો ગુણે ભજનમાં ભળી જાય સતગ ગુણે ભજનમાં ભળી જાય અને ભજન બ્રહ્મમાં ભળી જાય અને પાછી કોઈને ખબર ન પડે એમ રામ રામી લોકો ભજન કર્યા કરે આ છે મુદ્રિકા મને ઘણા પૂછે કે આ તમે રામ રામી એમ આ શું રાખો છો પડક્યું છે કે આ સર્પ જ છે આ સર્પ છે પણ શંકર ના ગળાનો સર્પ છે મુંડ માંગ એના ગળામાં જે ભુજંગ છે એનો આ છે भजन, कर से आपने, आपने तो भजन, करी भजन तो ध्रुव प्रहलाद कर भजन तो चैतन्य महाप्रभु ये भजन महाप्रभुए कर भरोसा मेहता नरसिंह करू भजन तो, तो माँ काली नु ठाकुर राम तीर्थ राम कृष्ण भजन વિવેકાનંદક કરે કે આ બધી તમારી અંધશ્રદ્ધા પછી ઠાકોર બઉ અકળાઈ ગયા પછી અંધશ્રદ્ધા તું વિવેકાનંદ બોલા કરે તો મારી એક વાત સાંભળી લે શ્રદ્ધા આંધળી ન હોય તો બીજું હોય શું શ્રદ્ધા અંધ ન હોય તો બીજું શું હોય શકે માને પગે લાભ તર્ક મૂકી દે આ તર્ક નો નથી ભોજનમાં જેમ બધું ભેગું થાય એમ ભજનમાં પણ બધું ભેગું થાય અને અહીંયા એવું દર્શ સર્જાણું છે ભજનમાં એ બધા ભેગા અને જ્યાં જલારામ બાપાના ભોજનમાં એ બધા ભેગા હું તો બે જ વસ્તુ કે અમારો રામ બહુ ભલો છે ભલો છે ને બહુ રામ ભલો છે હવે નળતા આવે છે બાપ તૈયારી કરી લો ભલામ કેટલો મારો રામ ભલો છે કેટલો ભલો કોઈ સીમા નહીં બહુ ભલો રામ હે શ્રી રામ દુઃખ वारी जाओ घुनाथ वारी वाह वा। माता ये रामने जोई जोई, आंगणा तणखला तन्ख, तन्ख, गोते कौशल्या सुमित्रा मार रघुनाथ ऐसी निकले तो आम तणखला गोते क्या नहीं तणखला पी दासी आजू बाजू तणखला में ढगला कर શું કામ કે રામની ની કોઈ ની નજર નો લાગે એટલે માં તણખું લઈ રામના ના ઉપર તોડી અને ફેંકી દે કારણ રામ સવારે અલગ લટો અને કાળું ટપકું કરે રાઘવું રાઘવ પણ જયારે પુષ્પવાચિકામાં જાનકી ને જોઈ ગયા ત્યારે એમ લાગ્યું સુંદર ને પણ સુંદર કરનારું તથું સુંદરતા કહું સુંદર કરે આવું સૌંદર્ય ભગવતી જાનકી આને જયારે તો જનકપુર ત્યાં તો તણખુલું હોય નહીં જે ગામે સંસાર ને તણખુલું માન્યું તૃણ સમાન કહી તાત સય પરમ બિરાગી ગુણ ત્યાગી આવો વિદેશ નગર એમાં તણખલું હોય રામજી ને બીક લાગી જાનકી ને નજર લાગી જશે એટલે રઘુનાથજી તણખલું જાનકી પણ એવી વાત નથી બાપ એ તો અમારી જાનકી ના નજર ના લાગે એટલે તણખ વાલે ધ્રુશ તોડી નાખ્યું ચરાચરચિત પ્રયત્ન પર કષ્ટન હિમુાન સંઘ સત્ કવિતાવની નો તમે શંકર સહિત કોણ કમત બ્રહ્માં જાનકી એટલા સુંદર તણખડું તોડવું તો પણ નથી તોડ્યું એ રામ ઉપરથી મા તણખલાતું મારો રામ બહુ પાલ એક જ દાન આપે છે તે દાન નું નામ છે અભયદાન સાધુઓનું આચાર્યો બીજું કોઈ દાન નથી જરૂર કથાકારોને ભ્રુરીદા જનાહા કહ્યા છે પણ સમાજ ને અભય કરે અભયતા પ્રસંગોચિત હોય છે તમે જંગલમાં જતા હતા ડરી ગયા પણ કોક આવીને કીધું નહીં નહીં એવું કઈ નથી અને પાછા નિર્ભય થઈ ગયા નિર્ભયતા એનું છે ભય આવે ને પાછો જાય ભય આવે ને પાછો જાય સમાચાર વ્રતમ જીવને અભય આપે હનુમાનજી શું સિફારિશ કરે છે મહારાજ સમાજ ને અભય કરો વેમ માં ન ફસાય સમાજ ખોટી ધારણાઓમાં ન ફસાય ખોટી ગેલછાઓમાં ન ફસાય ખોટા વેમો માં જેવી તેવી ન ફસાય સમાજ અભય રહે રામ નામ નામથી રામ કામ કામથી સંપૂર્ણ અભયતા આપતી એ વ્યાસગાદીનું કર્તવ્ય છે રામ બહુ સુંદર છે ભલા મોરી ભલા મોરી આપણા ચીતળ વાળા જમાવતા ભાઈ બોલતાં આપતો જઈ લઈને અંજલીઓ આપું છું આપણા લોક ઢાળો સ્વર્ગસ્થ હેમ ગઢવી અંજલિ ઘણરે બોલે ને હેરણ સાંભળે આ બંધુણો બોલે ને મારી બેનડ સાંભળે જગરચંદ મેઘાણી અંજલિ આ બધી કાગવાસ છે કાગ લખી મખ ધમકી વિભાજન સંઘટન કઠારમ તોય નિમન બાર સતુર હરખુ કટરાતા ઉઠાવું તેરી મરિયાં તો સતીલા ને પોખડતા તમકીયા હદલા મત તણ તુઆલન સોય કણી ઘટ સાંભળી મન સોય કણી દેય સોય કણી હસાળ ગનિયા લુનિયા યમર મડળને રીયા મહાદેવ મહારાજ નકડો ની સવે છલે નાડે અંતકારી આશ કરે ધર્મ પરનું જ્ઞાન કર્યું હર મહાદેવ હર મહાદેવ કુદર કુવર ચાલન કોમ વિધિ આપણી મન છોડી દે ભલા મોરી રામો ભલા મોરી આપડે ગામડાઓ માં જે ભવાઈઓ રમાતી નોરતા માં આપણે કેરોસીન ના ફાટેલા ડબ્બા ઊંધા નાખી નાખી બાલ્કની જે બેઠા હોઈએ આખી રાજ્ય ધૂળ ખાધી હોય પર સેવાનલી ભે રમનાર નો પાવડર ઉતરી જાય ને આપણને ચડી ગયો એટલી ધૂળ ઉઠતી હોય એમાં જ આ બધું હતું તો રામ ભલારામ હું એમ કે ભલારામ અને જલારામ નો આ ભોજન અને ભજન કારણ કે ભોજનમાં બધું ભેગું થઈ જાય અને મુદ્રિકા એટલે ભજન ભજન માં બધું ભેગું થાય બાકી તો યો ભદ્રયા મુદ્રયા છોકરાને પરણાવે શ્રાદ્ધ કરે નરસિંહ મહેતા ક્યાં દૂર છે આપણો માણસ હા મેલી નરસિંહ મહેતાના બાપની વાસ નાખી દઉં શ્રાદ્ધ પક્ષું કે બહુ માંગ લોકોની છે તું કમાર ભક્ત બધી આંગળીઓ ભેગી એનો વ્યવહાર અને પરમાર્થ પેલા બાઉલ નું છે ને કે બાઉલ ભક્ત બ્રાહ્મણ શરીર બાઉલ પંથમાં બંગાળ બાઉલ પંથ એમાં ત્યાં તો સરોવર ઘરે ઘરે તળાવ હોય ને એવું બધું હવે એમાં નાવા ગયા એ ભૂદેવ પછી નાઈ નીકળ્યા એટલે પોતાનું જે ધોતી હતું એને પાણીમાં પેલું કરી ને નીચો ગયા અને ખભે નાખીને ભરી સંધ્યા કરવા માટે ઘરે આવ્યા જળનો લોટો મૂકીને પછી માછલી અને પછી આમ આમ નીચો એમાં બિચારી અટવાઈ ગઈ પણ ભીનું ધોતી પાણી વાળું એટલે જીવતી રહી ગઈ એને જીવતદાન માં ઘરે આવીને સીધી આમ ઝાટક્યું ત્યાં માછલી પડી ગઈ અને થયું રહી રહી રે માછલી હવે મારાથી અડાય તો નહી એના પત્ની કહ્યું કે જલ્દી હું પાણીનો ઘડો લાવીનો પાણીનો ઘડો લાવ્યા પાણીનું જે હતું પીવાનું આમાં નાખી દઉં પછી પકડી માછલી આવા નાખી દીધી એટલે તો સવાલ જ નથી હવે જીવતી જીવતી રહી હવે એ ઘડો તો આ લોકો ઉપયોગમાં ન લઈ જેમાં માછલી નાખી પોતે ગયા એટલે હવે પાછું સ્નાન કરવા જવું પડે એટલે પછી એની પત્ની કીધું તમે એક કામ કરો આ ઘડો છે ને એ ગંગાના કિનારે માંથી માછલી પકડાઈ ગઈ ત્યાં જઈ અને એક વખત અડાઈ ગયું આપદ ધર્મમાં પણ બીજી વખત જાણી જોઈને હવે આ ભૂલ ન કરવી જે ઘડો છે એને તમે તળાવના પાણીમાં એવી રીતે રાખી દો આમ આમ આમ આમ ઢળતો કે તળાવનું પાણી ઘડામાં આવે ઘડાનું પાણી તળાવમાં જાય આંગળીઓ ભેગી એને તકલીફ ન થાય એને બ્રહ્મ સત્યમ અને જગત મિથ્યા એ તો બરાબર છે આચાર્ય ચરણ સિદ્ધાંત છે બંને આમ નરસિંહ મહેતો પાંચસો વર્ષ થયા નરસિંહ તુલસી દાસજી ને પાંચસો નરસિંહ ને પાંચસો કબીર સાહેબ ને છસો મીરા ને પાંચસો થોડાક વધારે સુરદાસજી આ બધા જ પણ ઉજાર્યો આપણા પ્રદેશ નરસિંહ મોટાભાઈ વંશીધરજી દર વર્ષે શ્રાદ્ધ કરે જે દિવસે શ્રાદ્ધ હોય જુનાગઢમાં મોટાભાઈ ત્યાં એટલે નરસિંહ મહેતા તો એટલે મોટાભાઈ જઈને હુકમ કરે તમે તો કઈ કરતા જ નથી તમારે તો કઈ કરવું જ નહીં હું મોટો છું એટલે મારે બધું સાચવું પડે હવે સવાર ઘરે આવી જી નાખજો માણસ મહેતી તમે આટલા ઘડા પાણી ભરી ટીપડા ભરી દેજો બસ કરતા લોજ ખગડાવી બીજું કઈ કરવું જ નહીં આમ દર વર્ષે બનતું હતું એમાં વળી પાછું શ્રાદ્ધ દિવસ આવે અને વણસી ધર ગયા છે વ્યાખ્યાન કારો એ વખતે જેટલું યાદ રહી ગયું એ માંડ્યા માન માન સૂે વધો એને લક્ષ્મી નો નાસ આમંત્રણ આપતા આવ્યા ને નરસિંહ મહેતા તો દામોદર સેવામાં કરતા લધે ગોવિંદ રાધે ગોવિંદ એમાં આવીને કીધું કે સવારે આવું તોય કીર્તાલ વગાડતો હોય બપોરે આવું તો નરસિંહ મહેતા ભજન એને કઈ સાંભળ્યું નહી ભજન કરવું હોય એને બઉ સાંભળવું નહીં સાંભળ્યું નહી અને જયારે બહુ જ અપમાન થયું ત્યારે નરસિંહ મહેતાના ધર્મ પત્નીથી રહેવાયું નહીં આર્યન હારી બારણાની આડતમાં મર્યાદામાં ઉભી રહી પોતે બારણાને આડા ઉભા છે તો પાછો ઘૂંઘટ કરજો આમ મર્યાદામાં રહી અને કીધું કે મોટા ભાઈ માફ કરજો આપ અમારા વડીલ છો પણ આવી રીતે અપમાન કરીને જો તમારે એમને બોલાવવા હોય તો બહેતર છે કે બાપ તો અમારા હતા ને અમૃત ભોજન અડગા મૂકી અને વ્યાખ્યાન કાર પાષાણે પેટ ભરવું આદર વિનાનું અન્ન જ લેવું એથી સારું પાછા માણેક મેતી એ કીધું કે અમે અમારી રીતે કરશું પછી તો બહુ સરસ બધું વ્યાખ્યાન માં તો બહુ ભૂલાઈ ગયું ભલે ગ્રહ સ્થાયી તમો ને માણિકેતી બોલી ગયા ને મોટાભાઈ ગુસ્સા માં નીકળી ગયા ને નરસિંહ મહેતા ઈ વખતે સભાન થયા ભજન માંથી છેલ્લા શબ્દો એને મેતી સાંભળ્યા અને ભાઈ ને જતા જોયા હાથમાં કરતાલ અને માણિક મેતી પાસે જઈ જૂના ઘડી આસુડ આવ્યા હાથમાં આ મેતી એ આપણો બાપ છે એ બે શબ્દો બોલવાને લાયક આપણે બે શબ્દો સાંભળવાને લાયક છીએ મોટાના મોઢે આમ આમ આમ લગર અને આપણા ઘરમાં એવી કઈ અમીરી ફાટી નીકળે છે આ એના રોટલા આપણે ખાઈએ છીએ ભૂલી ગયા છે આપણે કોઈ દિવસ કાંઈ વરા કરી શક્યા છીએ અને બોલી ગયા મોટો ભાઈ છે તેથી માણેક મેતી માફી માંગી મારી ભૂલ થઈ ગઈ પણ આખરે હું એક સ્ત્રી છું મારાથી સહન નથી अभी श्राद्ध कर पांच दिवस ठाकुर जी भूखो तारी क्ठा पत्नी कीक्षित जी कोई एक बे अतिथि ब्राह्मण आम पांच जन रसोई थाय सीधू गमे त्या श्राद्ध अपनी रीते कर પણ કોણ મને આપે ઉધાર કોણ આપે બોલે મારી પાસે એક સોનાની વાળી મેં સંગરી રાખી છે એ વેચી આવ્યું ત્યાં તો મેં તો તરત જ બોલ્યો ક્યાં છે એ વાળી કામીની અને લાવો મારે હાથ ભીડ પડે જો ભક્તને તો તો મારો લાજે લક્ષ્મી ના લાવો લાવો આપણા ઘરમાં સંગ્રહ નો હોય જલ્દી આપો નક્કી થઈ ગયું કાલે શ્રાદ્ધ કરવું દિવસ બધી યોજનામાં ગઈ રાત ગઈ સવારમાં મહેતાજી એ વાળીને વેચી પણ એમાં ઘઉં આવ્યા ખાંડ બીજું કંઈક આવ્યું પણ ઘી ના આવ્યું પાંચ જળને જમાડવામાં ઘી તૂટે નરસિંહ મહેતા એ હાથમાં તપેલી લીધી અને જુનાગઢની બજારમાં ઘી લેવા લીધું અહીંયા વણશીધર ને ઘરે રસોઈઓ થવા લાગે नागरनाथ ने जमावा तो पांच जना मीत उठते जी घी लेवा कथा एम कहे गोपाल मेली મહેતાજી ક્યારે નીકળે નઈ ના કઈક લેવા નીકળ્યા નક્કી એની પાસે પૈસા હશે એટલે વેપારી કીધું બાપજી જય શ્રી રાધા વલ્લભ રાધા પધારો પધારો બાપજી કઈ જોઈએ છે ભાઈ મારા પિતાજી નું શ્રાદ્ધ છે આ વખતે અમે નક્કી કર્યું કે અમે અમારી રીતે કરીએ મોટા ભાઈ તો કરે જ છે એનાથી અમે ઉજળા થઈ કે આપણે ઘી લેવા નીકળ્યો છું ઘરે બહુ સાજું બઉ તાજું ઘી આવ્યું છે ઘીર માંથી આપુ એ છાબડામાં તપેલી નાખી ધડો કર્યો ઘી આપી રીતે તપેલી કરી આ ઉતાવળ કરવાનું મને કીધું તું કોણ આટલું બધું મારા ઉતાવળ શું ફાટી ગયા જોયા વગર ભીમ આપી વેપારી પછી હોશિયાર હોય આવી ભૂલ કરે નઈ પણ કરી ગયું ભૂલ સુધાર લીધી અમારે તો પેલો ભોગ ઠાકોરને જ લાગ્યો એના વગર તો જરાક ઘી એવું છે કેમ કે ગરુળી પડી ગઈ આમાં ગરોળી પડી ગઈ હા બાબત આમ શુદ્ધ જ છે પણ આમ જરા પડી ગયું નહીં નહીં નહીં નહીં મારે મારે ન ચાલે આવું ઘી पेला ने इतलू वे, ती गी ले तो करो पांच सौ वर्ष पहला नरसिंह मेहता ने कोई घी नजन करे देशाओ तो घी नगर સમય થઈને આવે તરફ નીકળ્યા નીકળી ગયા ભવનાથ ચાલતા ચાલતા એમાં એને જોયું એક વૈષ્ણવ સાચો વૈષ્ણવ નરસિંહ મહેતા ને જોયા ત્યાં દુકાન ના પહેલેથી કૂદકો માર્યો અરે મારા બાપ આજ મારું મારી દુકાન પાવ પધારો પધારો કરવા પગ પકડી દીધા લઈ ગયા દુકાને બેસો આપજે હા ભાઈ હું ઘી લેવા આવ્યો છું બહુ તો ઘણા અનુભવ થઈ ગયા ચાર પાંચ જગ્યા એ બધા નથી અમારું અમારું ગૌરવ છે પૈસા ન હોય કે નહીં મફત તો લઉં પૈસા પાછા આપી જાય તો પેલો કે હું પૈસા લઉં દઉં પછી નિર્ણય થયો બાપજી તમારું રહી જાય મારું રહી જાય તમે કીર્તન ગા એટલે ઘીની તપેલી ભરી દઉં હવે આ તો આટલું જોતું હોય કીર્તન બાંધી તપેલી આપી દીધી હવે ધડો થવો તો થાય જે થવું ય થાય આ તુર્તા જઘુનંદન જય શિયા રામ હરે रघु जय श्रिया अपना भटपा वगाड़ता हैघु जय घा वर्षो करघु Jagunaji Jai Jai Shri Ram Hare Ramana Nand Jai Jai Shri Ram Hare Ramana જય રાધે એકદમ ધૂનો લાગત બે પાસ વૈષ્ણવ થશે બહુ જ અકળાયા માણેક મેપ અને ત્યાં તો ભજનમાં મોરકું ધ્યાન લગ્યો ઘન દોરશે દોરશે ધ્યાન દામોદરજી નું મંદિર પોતાના ઘરમાં એમાં જઈને માણિક મેથી હરીને સામે લાવ્યું કે મારો પતિ તો ગોળો છે હું અઘડા છું અમારા ખોરડા છે અક્રુ આમથી ઉદ્ધવ અને પાંખો માંથી સાંભે જ નીકળવા માંડ્યો ગરુડ આવ્યો શું છે મહારાજ શું છે લક્ષ્મીજી એ કીધું ક્યાં જ આવશે હું આવું છું કાન ગરુડા ગામી તૈયાર થયો કાલ સવારની વાતો સેવક આવ્યા દેવાતી ભાગોળે આવી કીધું કે તમે નાગરો ના રૂપ લઈ સેવકો ના રૂપ લઈ અને કોઠો ભરી ભરી ભોજન ની પેરામણી ની તમામ સામગ્રી લઈ આમ નરસિંહ માતા નું ઘર પૂછતા પૂછતા જુનાગઢ પહોંચો દ્વારિકાના ગોપી ચંદન ની ખાણી નું ગોપી ચંદન નું ઉર્ધ્વ હાથમાં કરતાલ તપેલી તપેલી માં ઘી પગલા માંડ્યા મે આવ્યા લો તેને મેતી એ કીધું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા એ ખબર પડે આમ તમે જુઓ તો ખરા હજી પિતા નું શ્રાદ્ધ કરાવનાર ભૂદેવ નથી આવ્યા દીક્ષિતજી નથી આવ્યા એક વાગ્યો ભગવાન ઉભા રહેવા જેવું છે ની તપેલી મૂકી નરસિંહ મહેતા ના રૂપમાં શ્રીહરિ દ્વારકા વાળો આપણો બહુ નજીક માણસ બહુ બહુ ફાવે આપણને સાથે ધુકડું બહુ પડે જમાં જાઉ ત્યારે બધા નિમંત્રણ આપું કે સમય મળે ત્યારે જરાક દ્વારકા આવજો અમે કેટલો હાંચવીએ છીએ અને તમે જરાક જોઈ જ કેવો રૂપાળો બેઠો છે મારી જા गौर बापा ने बोला गया गौर तबियत सारी जूनवाणी मकान नीचे घर फलियो एक ओरडो ऊपर मठ मेड़ी मठ भेड़ी ए नारी बारी में बापा बैठे भगवान नरसिंह मेहता આને પેલા ગોર બાપા જઈ ગયા કે તીલો આવ્યો તીલવો પોતાના છોકરા ને છોકરાને કીધું કે છોકરા હા બાણું મંત્રી બંધ કરો ભગત આવે છે હમણાં કે છે મેં સાંભળ્યું છે કે એના બાપ નું શ્રાદ્ધિ પોતે છે આપણને કેસે આપણે ગોર રહ્યા એનું રાખવું પડે અને ત્યાં જવાથી કઈ દક્ષિણા મળવાની નથી આપડે તો ગમે ત્યાં હોય મોટા ને જવાય છોકરા એ બાળણું બંધ કર્યું ભગવાને જોયું શેરીમાંથી કે તમે તમારું બાળણું નથી બંધ કરતા પણ પ્રારબ્ધના બાળણા બંધ કરી રહ્યા છો આજ ઈશ્વરનું એવું છે ભજન કોક કરે મળી જાય કોક એવું જ છે આમાં ભજન સદગુરુ કરે ને ચેલા મળી જાય આવી સ્થિતિ છે આ જગત સદગુરુના વિક્રમથી જ ઈશ્વર પ્રાપ્ત થયો છે ને માણસ શું ભજન કરી શકે ભગવાન સમજી ગયા બારણા એટલે બારી માંથી બાપાને દર્શાવી ગયા બાપજી પ્રણામ જય રાધાવંદજી મારે ત્યાં આ વખતે પ્રસંગ છે અમે તો અમારી રીતે કરીએ સામાન્ય માણસ આપને તો બધા સરખા આપ અમારે ઘરે આવીને અડધો કલાક વિધિ કરાવી જાઓ ને એટલે અમારું સચરાઈ બાપા એ કીધું કે કોઈ દિવસ બોલાવ્યો છે એવી રેસ ન કરો મારા ભજન માં ભંગ નહીં પડે તું મારો યજમાન નથી મને સ્વીકાર્ય નથી તારું ભગવાન કીધું તો બાપજી એમ નહી તમે લખી આવો કે નરસૈયો મારો જજમાન નહીં હું એનો દૂર નહી કાગળ ને લખી દરસિંહ મારો જજમાન નહીં હું એનો ગોર નહીં નીચે પોતાની સહી કરી આમ બે ત્રણ વાળીને ઉપરથી આમ નાખી કોઈ જાણે અસ્પૃશ્યને આપતા હોય લે ભગવાને હવે મહેતાજી વિચાર કરે કે કોને લઈ જાઓ એમાં એક જુનાગઢ નો ખેડૂત બ્રાહ્મણ જેને ગાયત્રી મંત્ર શુદ્ધ ના આવડે પણ હૈયું બહુ શુદ્ધ અને નરસિંહ મહેતા ઉપર બહુ ભાવ સવાર રોજ ત્રાંબાનો લોટો લઈને મહાદેવ ગાયો જાપ જેમ આવડે હૃદય પવિત્ર એ કઈ ખેતરે જાય એ સામા મેળ્યા ખભા ઉપર કઈ ખેતર ઓજાર અને હરી નરસિંહ મહેતાના રૂપમાં સામે આવી ગીધું બાપજી પ્રણામ અને પોતાને બાપજી કીધા એ લોકો ગદગદ અરે બાપજી મને બાપજી હો કેજે જે તું નાખી મહેતાના પગમાં હું તો નરસિંહ છું શ્રાદ્ધ છે તમે આમ દસ પંદર મિનિટ વિધિ કરાવવા ને અરે બોલે મારી વિધિ મને કઈ આવડે નહીં કે નહીં ઘડીએ હાથ પકડ્યો ના પાડી શક્યો નહીં બ્રાહ્મણ પકડી ભગવાન ઘરે લઈ ગયા બાપજી આવી ગયા છે સોનાનો પાટલો બેસવા માટે જરા લાવો તો અને મેતી નું મગજ ગયું કે સોના નો પાટલો વાળી વેચાવી નાખી છે અને સોનાના પાટલા